ત્યારે બોલે છે એ કહે છે કે આત્મા શબ્દ અવર્ણનીય છે અવક્ત છે એટલે પુસ્તક માં આવે એવી વસ્તુ એને સોલ્વ કરી શકાય છે એટલે હકીકત માં એવું નથી હકીકત માણસ માન્યતા થાય છે આપડે આપડે જોયું અગત્ય બધા હોય અને બધું થોડો થોડો માલ બધો હોય બધો ના હોય એવા ઘણા ખરા મળી જાય છે तो के आत्मा कर। है के तो आत्मा वर्चस्व खरु वर्चस्व आत्मा आत्मात्मा खरु आत्मा परमात्मा खरो ने आत्मा परमा खे પોતે જ પરમાત્મા છે તો થયું પરમાત્મા છું તો કશું પણ જીવ જ ગણાય છે પરમાત્મા જ્યાં સુધી અજ્ઞાન હોય તો બધું આત્મા તો છે જ નહિ ને છૂટો એકલો હોય તો પરમાત્મા છે પણ પરમાત્મા દશા ની નથી ઉત્પન્ન થઈ છે ખરો પણ એને વર્તનમાં નથી વર્તનામાં તો મન ઉભવી છું કે હું ચંચળ છું કેવું કાશી છું એવું જ છે આત્મા નું એમનો પ્રશ્ન છે શરીર માં આત્મા નું સ્થાન મહત્વ નું કયું છે કઈ જગ્યા એ છે આત્મા નું સ્થાન શરીર માં આત્મા નું સ્થાન કયું છે ને જેટલો નખ કાપ્ય છે એ ભાગમાં નથી બીજા બધે જ છે કઈ સ્થાન માં છે એવું કયા સ્થાન નથી એમ પૂછવાનું વાર નથી આપડે એટલે કઈ સ્થાને નથી એમ પૂછવાનું જોયું એમ કે સામાન્ય રીતે આત્મા તો મગજમાં જ હોય અને આ જ્ઞાન તંતુઓને લીધે પેલી ટાંક ખબર પડે આ શરીરમાં જ્યાં જ્યાં આખા શરીરમાં આત્મા છે મગજમાં મગજ હોય મગજમાં તો મગજ હોય છે ત્યાંથી બધું આ બધી અંદર બધી ખબર સાધન આત્મા તો આખા શરીરમાં હા જ કોઠો વાગે આ ફોટો જ છે ફક્ત એની પર સડી ગયો છે આવે તો અમુક બધા બીજા બધા હાઇકા લોકો નદીમાં રાખવા દાખે જો એટલે પુરાવો જ ના રે પુરાવો જ ના રેન પુરાવા ઉપર લખે હાખે એ કબરસ આપડા બઉ ખરે ઊંચી કહેલી કે આગળ નહી પતિ કોઈ જગ પાંચ ધાતુ ની બને આપડે બારી હવે આગળ એના જે પરમાણુ થયેલા છે ને એ પરમાણુ સુખડ જોડે મળતો આવે છે તારે સુખદ થાય નઈ તો બાવરિયા થાય બદલે એ છે ને સંતો હોય છે તો એ બે નું ફળ ખરું અને કેવું ફેર કેવું એનું એ બંને નું ફળ ખરું અને એમાં ફેર ખરો ફળ માં એમ લાટો મારે ના ના હોય એ દેહ છે ને એ દેહ ને જે કઈ કરવામાં આવે એ આત્મા આની આધરીમાં કરે છે એવી રીતે ગુનો લાગુ થાય ખાલી આ ફોટો બાઈ મેળ મહત્મા કારણ કે આરોપી છે આ હાથી ક્યાં છે એ આરોપી બીજું જે ક્યાં આરો